ए, आवो, आवो। आवी गया अरे वीव्यश्री आने यश भाई आयाता साो आ આજે હું તમને સરસ મજાની વાર્તા કહેવાનો છું ધ્યાનથી સાંભળજો વાર્તાનું નામ છે અતિથી નો સત્કાર સાંભળજો એક દિવસ એક વન પંખીઓને પકડી અને એ પંખીઓને વેચનારો એક પારધી આવ્યો કરતો અને પક્ષીઓને પકડતો શિયાળાના દિવસોમાં એક દિવસ વહેલી સવારે આ વનમાં ગયો અને ઠંડી તો કે કે મારું કામ તે દિવસે ભટકતા આખો દિવસ પૂરો થયો એટલે બધે છેટે નીકળી ગયો હતો કે ઘેર પાછો ફરી શકે એમ હતું નહીં अंधारू थ बरफ ना टुकड़ा टाढ़ तो खूब वही गई थी हो भाई अपना पारधी पास બીજા લુગડા ન હતા બીજા કપડા પણ વગડામાં રાત પસાર કરવાનો વિચાર કરી અને કાઈ તે ઘેર થી નીકળો ન પવન જોરથી ફૂંકાવા લાગ્યો હોકારી તો ટાઢ થી ધ્રુજવા લાગ્યો એના દાંત પણ કકડવા નીચે શિકારી બેઠો હતો એના ઉપર એક કબૂતરનું જોડું માળો બનાવી રહેતું હતું શિકારીની આવી હાલત જોઈને કબૂતરે પોતાની પત્નીને કહ્યું કબૂતરીને સાંભળો છો કે આ શિકારી આપણો દુશ્મન છે પણ આજે આપણે ત્યાં મહેમાન થયો છે એટલે એની સેવા કરવી એ આપણો ધર્મ કહેવાય હજી તો રાત હમણાં જ પડી છે અને ટાઢ પણ હવે તો વધવા માંડશે જો એને આમ જ રહેવું પડ્યું તો રાતમાં જ તે ટાઢનો માયરો મરી જશે અને આપણને એના મોત પાપ લાગશે માટે એની ટાઢ ઉડાડવાનો આપણે કાંઈક ઉપાય કરવો જોઈએ હો તે કબૂતરના જોડાએ પોતાનો ઝાડ પરનો માળો નીચે પાડી નાખ્યો આવું વિચારીને થોડાક વધુ તરણા પોતાની ચાંચમાં પકડી લાવી નાખ્યા પછી તો ભાઈ કબૂતરી એકતાના માળા પર નાખેલા તણખરા પર નાખી અને એને સળગાવ્યું અને માળો તો તણકલા સાથે બળવા માંડ્યો સળગવા માંડ્યો પારધીએ શિકારી એ આજુબાજુથી સુકા લાકડા એકઠા કરી પારધી આખા દાડાનો ભૂખ્યો હતો તેથી હવે તે દેવતાના અજવાળામાં આમ તેમ જોવા લાગ્યો અગ્નિના પ્રકાશમાં કે જેથી કઈક ખાવાનું મળી જાય તો પોતાની ભૂખ મટાડી શકાય કબૂતર ને કહ્યું અરે મહેમાન તો સાક્ષાત ભગવાન કહેવાય જેના ઘરેથી મેહમાન ભૂખ્યા જાય એને તો બહુ પાપ લાગે કોઈ દિવસ આપણી પાસે તેની ભૂખ મટાડવા માટે બીજું કઈ તો છે નહી તેથી હું આ સળગતી આગમાં મારું શરીર પડતું મૂકું જેથી એ પારધી મારું માં પોતાની ભૂખ મટાડીને શાંતિ પામે કબૂતરીએ તો આવું વિચાર્યું આટલું બોલી ને કબૂતરી ઝાડ પરથી આગમાં કૂદી પડી બફાંગ કરતી કબૂતરે વિચાર્યું કે આ મહેમાન પેટ આ નાનકડી કબૂતરીથી નહી એટલે લાવ હું પણ આગમાં પડતું મૂકી અને મારું પડતું મૂક્યું પણ ભાઈ એજ વખતે આકાશમાં આમ ઢોલ નગારા વાગવા લાગ્યા વાદળમાં એક વિમાન ઝાડ પાસે નીચે ઉતર્યું એમાં બેસી ભગવાનના જેવું જ રૂપ ધારણ કરી અને આપણા કબૂતર અને કબૂતરી ભગવાન ના સ્વર્ગ લોક માં ચાલા ગયા વિમાન માં બેસીને સ્વર્ગ લોકમાં સારા સારા કર્મ કરનારા સારા સારા કામ કરનારા રાજાઓ ઋષિ મુનિઓ રહે છે ભાઈ હા આપણું આ કબૂતર અને આપણી આ કબૂતરી પણ મહેમાન ને આવી રીતે જમાડી એનું પેટ ઠારી અને સ્વર્ગમાં રહેવા ચાલ્યા ગયા એટલે આપણા આપણા ઘરે આવેલા મહેમાનોની આગતા સ્વાગતા કરવી જોઈએ પ્રણામ કરવા જોઈએ હે ને તો મજા પડી ને ભાઈ ચાલો આવજો આવતીકાલે હું તમને બીજી વાર્તા કહીશો How are you?